ગણું સાચું છે ભગવાન તમે ચલાવતો ચલાવ ચાલે છે તમે જે કેમિકલ્સ મોકલો એ પીપળામાં થો થોડું કેમિકલ થોડો બીજો માલ ભરી મોકલ્યો તો ના લે શિકાર કરેલો નહી ગોટાળી ક્યાં ચાલુ કાલ્પિક સત્ય માં કાપનિક સત્ય હોવું જોઈએ અને એની બાર આ વાસ્તવિક સત્ય સારું ભેડ પુરી ખાય છે એને ત્યાં સારું કાલ્પનિક સારું નિર્ભેર ખાવું હોય તો અહી આવું ત્યાં ભગવાન કરતા છે કલ્પનામાં અને જો કર્યું આ કર્યું આ બધું મેચ બનાવ્યું બંગલા બાદ આ બધું કર્યું પછી કોર્ટ જાય ત્યાં કોટ ખાધી ત્યાં ભગવાન હું કઈ કોટ ખાતો છે ભગવાન લૂટ્યા છે આવું બોલે એવું બોલે તમારે મને ભગવાન લૂટયા છે એવું ના બોલે નહી ભગવાન બોલે કઈ બોલે બોલે એ તો આનંદી માણસ કાયદા નહીં લૂઠવાની છે લવાની આદત જ નહીં તૈયાર થવા જઈને આવી પ્રાર જેવી કોઈ ચીજ છે પ્રારંભ જેવી બીજું છે બી છે બીજું કઈ છે તમારું જ જોખમદારી તમારી બધું આ પ્રોજેક્ટ સર તમારું છે બધું આ બે તમે જ બધું તમારે બીજા કોઈને હાથે જ નથી બીજા કોઈ હળીય નથી હોલ એન્ડ રેસ્પોન્સીબિ પરમા પરમાત્મા તમારું સ્વરૂપ છે બીજું બહાર નથી કોઈ વસ્તુ તમારું સ્વરૂપ જ છે એ જે પરમાત્મા કે છે તમારું જ છે પણ તમને ખબર નથી શું નામ તમારું રસિકભાઈ રસિકભાઈ રસિક ભાઈ રસિક ભાઈ રસી છો રસી તમારું નામ રસિક હું આત્મા છું આત્મા છું તે ના આપડે ખબર નહીં પડતી તે આત્મા છે એને જાય એટલે જુદા થઈ ગયા બીજું બહાર કોઈ વાપર નથી કોઈ ભાઈ ની કોઈ હેરણ ગતિ નહીં હેરણ ગતિ કોની છે ભાઈ હરી કરી હરી કરી દે તમજ કઈ દેખાતી ગયા આવતા નઈ પણ એટલું સમન્સ નો નિકાલ કઈ નાખો કેવું કેવું સમન્સ ના આવે નઈ ઉ પાણી લીવાનું એ અંદર જે બોલીએ કે તું ચોર છે તો શું કેવાડે તું ચોર છે તું ચોર છે આપણને તું ચોર છે આપણને આપણે રાજા કે આપડે ગમતી ચીજ આવી તમારું જ પ્રોજેક્ટન છે બધું કે યુકે પ્રારંભ ગયા બહુમ છે હા અને આ બહુમાં જે પુષ્ટાત કરી રહ્યા છે તે આ બધા પુષ્ટાત છે તો એ達 કોરિજન બેક ટેક્શન કોરિજ કોરિજ ને ટેક કે બોડી સાયરસ ઇનકરેક્ટ હે સરક ટેન ઇનકરેક્ટ ના करेक्ट ઇનકરેક્ટ નહીં करेक्ट અને એનો છે લા મત કર ક करेक्ट એન ઇનકરેક્ટ યુ करेक्ट એન ઇનકરેક્ટ ભાઈ કોઝી બંધ થઇ જાય તો મુક્ત થઈ જાય કોઝીસ બંધ થઈ જાય ઇફેક્ટ બંધ ના થાય કોઈ સાયન્ટિસ્ટ ને પૂછવા ત્યાર આપણે એક કોઠી હતી દારૂખાના ની તે આ મુસી ફેંકી હતી એનો સ્વ આપડે ના જાણીએ પણ હગાઈ દીધી છે એનું મુસીફેકીને આપણે દસે તો આપડે હવે આ ઇફેક્ટ પણ નહી થાય એટલે ગયા અવતાર ને જે ખોદી જતા ઇફેક્ટ છે આ અવતાર પાછો ખોજી જાય ઇફેક્ટ માંથી કોઈ દીધા થાય ઇફેક્ટમાંથી કોઈ દુઃખાય રત્નાગીરી તમે આફ લાવ્યો હોય ખાટી નીકળી તો તમને મનમાં ભરા થાય કે ચલાવ વેપારી અને મીઠી કે આવી ગઈ બઉ સારો વેપારી છે એમને હવે ત્યાર કેટલી સરસ એ પછી એમાં બંધ એ આવતો બધું તમે ખાવા પીવો પડે એટલે સારું ઘોટા અભિપ્રાય ના આવ્યો અભિપ્રાય રહી છે લાયા આપે વેપારી વેપારી કે છે પધલ ઉભો થયા ત્યારે આ જગત જ પે ચલ છે આવે બધા આવે બંધ કરી દસ પૈસા કિલો એ બંધ કરી પછી બદલ ના થાય God has not this Only scientific જેમ ટુ એપને એવું ભેગા થાય અને બીજા સંજોગો પાણી થઈ જાય ને તમે આવી શકો ઠીક છે એટલે તમે એકલા પાછ આવતા નથી તમે ઈચ્છા હોય ને માથું દુખતો શીરતા આવે કોણ કોરખંડારો આવે કોણિંતીર કઈ હે બધા બધા સંજોગો ભેગા થાય તારા કાર્ય થાય આવી નથી પછી આ છેલ્લા સંજોગ કયા થાય આ ટ્રાય એ છેલ્લા થાય તારા કાર્ય થઈ જાય હું ભેગો થવું હું કઈ બાર ગયો હજી તમે અહીંયા બહાર ગયો બને બને તમે ઉપર ચડો કે બે મિનિટ ચલા ગયા એટલે આપણા હાથમાં ખેલ નથી આવવાનું સાયન્ટિફિક ભગવાન ભગવાન કલ્પનિક વસ્તુ કલ્પના થી કલ્પના ને ભગવાન ની શું વાસ્તિકતા ખોટા હોય અને વાસ્તવિકતા હોય ત્યારે પછી દુખ આવે કોઈ જાત ની જયારે વાસ્તિકતા જોયું એને કોઈ દુખ હોય નઈ આ તો કલ્પના બને દુઃખ વાસ્તવિકતા પર્વનંદ છે અને કાલ્પનિક છે તે શું આ જેટલી બધી ધર્મો છે બધા કલ્પનિક ધર્મો છે એમાં કોઈ ધર્મ વાસ્તવિક નથી કલ્પનિક ધર્જ જીજો ધર્મ કરેલો ધર્મ હંમેશા પરમાનન્ટ એટલે સનાતન સુખ વાળો હોય આ સુખ કલ્પનિક સુખ આ ગરીબ આવ્યા પછી કલ્પિક સુખ અત્યારે પેલી મુસલમાનો બેઠા હોય વીસ પચીસ અહી આપડે બધા બેઠા છે હોટલ વાળા કર્યું હોય ને એ હોટલ વાળે તો ની થાળીઓ અહી લાવે અને અહીંની થાળીઓ ત લઈ જાય બે ને દુઃખ થાય થાળીઓ જમવાનું પેલા લોકો દસ્ત ઉખતાને કેમ દુઃખ લાવે છે પોતે અને એ લોકો ચીડાયા કરે આ દુઃખ જ ન કલ્પનિક સુખ લોકો એ કલ્પનિક જોવાના લોકોપનિક શીખવાલ્પનિક સાચો નથી કલ્પનિક છે વાસ્તિક નહી કલ્પિક સત્ય છે સાચો કઈ દ્રષ્ટિએ કલ્પના દ્રષ્ટિ વાસ્તવિક ની દ્રષ્ટિએ સાચું નથી એક અક્ષરિક વિનિક શબ્દ ચાલતી હોય કલ્પના ની વાતો ના હોય વાસ્તવિક વાતો હોય એ માણસો વાસ્તવિક તનાતન સુ એ બધું એ તો કહે છે દાદાજી પણ આવજો તમે કરી રહ્યું ગુજરાત ચૂક્યા માટે ત્રણ વાર ત્રણ વાર પેલા દિવસે મારે ફિક્કુ કરવા જવું ના પડ્યું પછી કાયમ કનાતન છું પછી દુખાવેલું અને જે પછી દુખાયેલ ધર્મ જ કેમ કેવાય તો કઈ કાઢ થાય ને રસ્તો મળવો આપડી ટિકિટ મળી ગઈ તો આમ નું આપડી ટિકિટ મળવી જોઈએ આપી દો ફોર્મ ભરી દઈ ગયા બે ટિકિટ તમારે બે જ માણસ જન્મતો છે એ જ નજ પુરસાદ થશે ને પુરસાદ થાય તો જન્મ થાય ને આપ જણાવો ત્યારે ખબર આપ જણાવો તો ખબર પડે જયારે જન્મ્યોદ થી લોકો થી કે બઉ કાકા મરવાનું છે લગ્ન થાય તે ભણ્યો તેના ભારસ પૈસા વાળો થયો ગરીબ રહે દેખાય છે આ બધું દેખાય છે પરત છે કુદે છે આપડા પુરતાથી ખરો પુરતાથી નવ વાગે ઉઠશે આવું ભેદ જ ના જાય એટલું જો ભેદ જાય કલ્યાણ થઈ જાય બધું જ દેખાય છે આખે બધું જ પ્રાર્થ છે કેવું છે પુરસાદ તો થયા જ કરે પ્રાર્થ ખાઓ તમને પ્રાર્થના થાય પૈસા પ્રાર્થના કેરી પ્રાર્થની લાયા પ્રાર્થનું ચપ્પુ મળી તે પ્રાર્થનું કાપી તે પ્રાર્થની ચાકી તે પ્રાર્થના થાય અને ખાટી લાગી અને મોડું બગડ્યું ભાવ બગાડ્યા એ પૂરસા એની પર ભાવ બગાડ્યા તમે ભાવ બધા બગાડવાનો અધિકાર નથી તમારો ભોગવો શું એવું કરેલો પૂછાય બગડી દેવા ના બગડી જાય કરી આ પ્રારભ ને ક્ષમતા શું કે છે વિષમ ભાવ ના ભગવ છે પેલું હ ખરાબ છે કહ્યું વિષમ અને બઉ સરસ કડી છે તે વિષમ ભાવમ શું કે છે આ કડી બઉ સરસ છે કહ્યું એ કડી જોડે લગન કડી પાછું લગન તો કડી જોડે લગન કેરી બઉ સારી છે વાસ્તિકતા હોય શું કુસ્તક માં જ વાસ્તવિક ના હોય પુસ્તક જ વાસ્તિકતા કોણ હશે શાસ્ત્રો એક અક્ષર એ વાસ્તિક ના હોય શું ક વાસ્તિકતા જે આત્મા નથી કે અલગ અવર્ણનીય છે કે શબ્દોથી શબ્દો માં આવી શકે નહિ કારણ શબ્દો તો સ્થુર છે અને આત્મા તો સૂક્ષ્મ શું જ મેળવી પડે લોકો કલ્પના બારે અમાજ મજા આવે તમને બરાબર ખાય એના દારૂ થાય પછી ચેપ છે મેળો મેણ કરેલો આ અમારા શસરા આયા અમારા શાળા આયા અમારા મામા સસરા આયા ધણી આયા પછી થોડા લાડ પછી પૂછ્યું કેવા આમ થઈ ગયા મરી ગયા હા પતાવિ વાર્ષિકતા પર વાર્ષિકતા તો સનાતન સનાતન હોવું જોઈએ કેમ ખબર પડે કેમ ખબર આ લોકો ને નાનામી નઈ ગયેલી નાનામી એટલે નામ લઈ લીધું નામ અહી આપ્યું તું વ્યવહાર ચલાવવા માટે નામ આ લઈ લીધું કરેલું ભાઈ પેલો મુજા નામ તો લઈ લીધું મેં તો બેંક માં નામ પર કર્યું છે છોકરા નામ પર ને ફ્લેટે નામ પર ગયું જપ્તી માં જપ્તી માં ગયું નામ પર ના કરીશ નામ પરિસ્થિત અનાથી એજ પરમાત્મા બીજો કોઈ પરમાત્મા પરમાત્મા ના તાઈ જ નાટક માં હોય તો જીવાત્મા કહેવાય નાટક માં નાતી થઈ જાય નાટક માં નાટકી થઈ જાય ત્યારે જીવાત્મા કહેવાય અને નાટક જે જ્વા નાટક નાટકી થઈને પોતે જ્વા કે આ નાટક છે એ અંતરાત્મા કહેવાય અને ભગવાન પરમાત્મા એટલે આ જીવાત્મા એટલે સંસારી સુખો જે આ છે ને ભૌતિક સુખો તેની ઈચ્છાઓ તેમાં રમણ થાય તેમાં સત્ય માની દીધું એ જીવાત માં કેવાય શું કેવાય ભૌતિક સુખો ને જેમ્પરરી એડજસ્ટમેન્ટ એને એ સુખ ની એલસા એમાં કઈક પ્રારંભ થશે ને એમાં ભૌતિક સુખ જે સુખ જે માને છે એમાં પ્રાભ ને પ્રસાદ એવું ખરું ને બિલકુલ પ્રાધ ને પ્રસાદ એવું ખરું તે જો કરીએ ભૌતિક સુખો પ્રાર્થના હોય ને પછી મલેરિયા શું કરે એટલે ભૌતિક સુખ જો કાયમ ના હોય ને તો આ લોકોને એમ ના કહું તમે વાસ્તવિકતા આવો શું નથી કેવું છે ભૌતિક સુખ કાયમ ના કોઈ જોઈ લે તેથી લોકો કંટાળી જાય કારણ કે કાયમ નું કરી શકે એવું છે ભૌતિક સુખ વાણિયા લોકો કરી શકે તમે વાણિયા છો બ્રાહ્મણ બ્રાહ્મણ ના આવે છે વાણિયા લોકો નાખે કારણ કે પૂન્ય કરેલું હોય આજે આજે સો રૂપિયા નું પૂન કર્યું આપડે એમાં ત્રીસ રૂપિયા પાપ થયું તો બાદ કરીને આપડે સિત્તેર કરાવે વાણિયા લોકો ભગવાન કે જેવું નહી ચાલે હોય કે સાહેબ ના હતા કે ના આવે માટે વાસ્તી પુરા માં આવજે આ તો બધું પસલ છે આ તો પસંદ તમને કેમ ગમ્યું માણ ને તીલ રસ્તો જડવો જોઈએ ને રસ્તો ગરવો જોઈએ ને જાય કઈ જાય જાય ધક્કો મારે પછી પણ દાદા જ્ઞાની પાસે આવ્યા નથી ત્યાં સુધી પકડ્યું હતું અને હવે એવું લાગે છે કે આ તો હું પકડી ગયો પછી એમ ખબર પડે કે હું પકડી ગયો પકડી ગયો તમે જો એને સંચ ગયો તમને જ્યાં સુધી ના પાછન હતું આત્મજ્ઞાન ના પાસે સંગઠન જ છે આત્મજ્ઞાન પાડ્યા પછી આ ના હોવ ના તમારે ખાવ બે સંજોગ બાજાઇ સંજોગ વ્યવસ્થિત છે પૂજલ પૂજલના માધ માં આત્મા આતના માધ માં એના અંતર સમસ્યા ઠીક છે આપડે કોઈ ના કહેતા આત્મા પ્રયાદ થયો તમે શું પારો કે દૂધપા ખાવીએ આપડે ખોડ લઈએ ભાગેગાર છે પ્રકૃતિ ના ફાવે એ ગુનેગાર શું કર્યું પ્રકૃતિ ના ફાવે નાખા ખાવા દે આપડે ના ખરાવું બધા દૂધતા ખવા તાવ વધારે ખેજો તારું ત્રણ દિ કરી નથી ગદ્ય પદ્યુ ગયું છે વાંચવા જયારે વાતો બાર વગર નું સુકંદર છે એ જયારે ખબર પડી સુગંદર ની સંકરણીમાં અનુભવ વાંચવા માટે ચાલે ઓગણચાડી આપડે અહિયાં આવવાનું પછી ઓગણચાડી વાંચવા જ નહીં કરવાનું ના દાદા બધું બધું કુદગઢ છે ગુજલ બોલે નઈ અને હાથ ના એને વાંચે ઉપયોગ દે ઉપયોગ દે કરવાના બધું વ્યવહારિક જ્ઞાન જેને કઈ મળ્યા નથી જ્ઞાન કે આત્મ જ્ઞાન પામ્યો નથી તેના બધું રસ્તો જળવા માટે અમારે મળે એવું લોકો લઈ જઈને પોતે સફળ પસંદગી આપવા દો દાદા પણ એ આપે બને આપે તે વખતે એટલે ભાઈ લખાઈ ગયું છે કે આ ફોધો તો ગંગા પાણી છે કોઈ માલિક કે આના પર હક નથી જેને ફાવે તે આત્મા માટે કરી શકે એટલે લોકો સફાઈ રહી જશે જરૂર પબ્લિક બીજા બીજા પાક બધા છે એક જ એનો કેટલા ભાગ થઈ ગયો કે છે માં વન પોઈન્ટ ફોર હંડ્રેડ પ્રમાણ એટલું સમજી ગયા બધું અને આ તો એ બધું એમ જ આવી ગયું કે નિવેરડો આવતો દેખાય બધું આપણને અનુભવ નિવેરડો જ થયો નથી મેળી પાડીને થાકી ગયા એ આમ કરતા કરતા તો ઘણો કાર ગયો પણ નિવેરડો આવ્યો નહિ કે અને શાસ્ત્ર માં એમ લખ્યું હતું અને આ તો ગલો લઈ ને દેખાતું બીજું આવી અમદાવાદ માં લખેલું આ જા હિમાલય શાસ્ત્ર નું માપ કહ્યું શાસ્ત્રો શસ્ત્ર સમાન છે કે સગટક ની છે સંજ્ઞા થી વાત છે યાદ હે તમને સાહેબ આતમચાર એ તો આ દુશ્મ કાઢશે ને અમને જુષ્મ કાઢ છે ને આવો આવો આવો આવો આવો નહીં પૂરી દેવાનું થાય બાકી છે તો વિધિ કરવા માટે ત્યાર ઉપર લાવી અને સત્સંગ કરતા નહીં પણ આ તો ઈધી ત્યાર ઉપર લાવીને અને ઈધી દેખાય છે મોડું બાજુ બધું ત્યાર મેલ પૂરો એના કદાચ આ ભેગા કેટલી બધી તબા લાગી ગયા ત્યાં જો એવું ભેગું થઈ ગયું ચાલો ચાલુ રહે એ તો હમણાં ચાલતી પણ અમારી પાસે પૂરી કરે તારી તમે આવું કોક તારો કરો રોજ રોજ શું કરો બધું ભેગું થઈ ગયું સારા ખરા ક્યાં એવું કઈ બધા સંજોગો ધીમે ધીમે વિકટ થતા જાય મારે મારી બધારી જીવા માંગો તો પછી એને કોણ ના પાડે સંગત કરી કરીને જીવો એનો કેવો મન ને વસ કર્યા સિવાય કોઈ માણસ આ દુનિયામાં કરી શકે નહીં મનથી મનુષ્યો બંધેલા છે મન થી બંધેલા મન વસ્ત કર્યા સિવાય મન ને વસ્ત કરવું પડશે આ જંતિભી જેમ મન વસ્ત કર્યું છે મન ને વધ કરવું પડશે કે મન વસ્ત નથી કરવું પડ્યું પણ જ્ઞાન થતા મન વસ્ત થઈ જાય છે એટલે મન ને વસ્તુ નથી પડ્યું પણ જ્ઞાન થતા મન વસ્ત થઈ જાય છે મનવસ્ત પરિણામો આપે કે આમથી પછી પડતું હોય નીચે પડે બધું ઠેરી જાય એમાં આપડે શું રે ક્યાંક ગળો ગળો લાવો તો રહેશે કે પાણી ઘણા થી બંધાય પાણી બંધલ હતું તારે મન ને બંધલ હતું જ્ઞાન એ તા મન પરિણામો હોય સાથે જીતી આખો જગત હરવાનું સ્થાન જ ના રહ્યું કારણ મન હારે તો જગત ત્યાં હારે હારે મન હારે જ જગત થી હરવાનું ક્યાં રહી ગયા કેસ્ટ ઉપર છે જે પોસ્ટ મોટા મોટા મુનિયો સંતોષ જ્ઞાનીઓ નથી માન્યા એ પસ્ત બોષ ત્યા જ્ઞાનીઓ નથી પા માર્ગ ના જ્ઞાનીઓ આપણે કોને કહીએ માર્ગ માં જે જ્ઞાનીઓ થાય એ બધા જ્ઞાનીઓ શું કહ્યું પણ એકાવન એકાવન ટકા થાય કહેવાય ઓગણપચાસ ટકા આપડે હોય છે એકાવન ટકા ઓગણપચાસ એવું હોય છે એકાવન ટકા વોટ ઓગણપચાસ નહી આમાં ઓગણપચાસ થી એકાવન ઉપર આવી ગયો એટલે પોતાનો વોટ એટલે જ્ઞાની કેવાય માર્ગ માં જ્ઞાની થયો એટલે પોતે આગળ ભણતો જાય બાવન નું અને પાછળ ઓગણપચાસ વાળા ચીખવાડતો જાય શું કરું બરાબર આગળ ભણતા જાય ને પાછરે ચીખ જાય એટલે શિખર ના ચાર જાય શિષ્ય લાભાર ના હોય લોકો બીજા બધા દર્શન કરી શિષ્યો તો આ ચાર શિષ્યોને બુધા હોય પણ તે શિષ્યો આવે જ્ઞાની છે તે કાલે આપ્યું હોય બધું યાદ તો એટલું કરી લખજો ઢીલો હોય ના થાય સાહેબ ને આંખે લાલ ઉપાદી ઉપાદી નઈ વાંખ લાલ કરે નઈ લાલ થઈ જાય વાંખ લાલ કરેલી વાંખ થાય નહી કોઈ ગળભ નહી એટલે પછી આ ભોજગુ એકાવન કર્યું પચાસ ક્લિયર તમારું ક્લિયર કશું ફાયા બધું ક્લિયર કશું યા અક્રમ ને યાલ લીગ માં બે ગયા પેલું ચોખ્ખું કરી ગયા ચાલેલા રમી ગયા ચોખ્ખું કરીને હા ચાલુ એકાવન બાવનપન પંચાવન સાત ટકા જ્ઞાની હોય તો આગળ પંચાવન ટકા કોઈ કઈક સાહેબ તો આવ્યો ના આવે શું કહે પંચાવન ટકા પાસઠ ટકા આવેસઠ સાઠ ટકા અને આપણે બધા જ જઈએ